પણ એ શા કારણે અને શા માટે ઇમ્પ્યોર થઈ ગયો માયું નથી એના જગ્યા જ છે પ્યોર જ છે આત્મા તો એ જગ્યો કભી આત્મા એમ પણ હો ગયા પ્યોર હો ગોલ્ડ નહી હે કોઈ મિક્સર હોઈ તો જીવ મિક્સર નહીં હોય હોલ કે અંદર તો મિક્સર હોય મિક્સર સ્વાભાવિક ચીજ હૈ સ્વાભાવિક સ્વાભાવિક સી બનાવેલી કોઈ ચીજ નહી સ્વાભાવિક નહીં આપણે ખુદ ખુદ સ્વાભાવિક ચેતન ચેતન આત્મા દશા ચાલુ આત્મા સ્વભાવ ક્યાં હૈ લઘુ સ્વભાવ ક્રોધમાન માયાલતા ક્યાં સ્વભાવ ગુરુ લઘુ સ્વભાવ કભી બતાવી આત્મા वो इसका गुण नहीं है क्रोधमान माया लोग किसका गुण है क्रोध मान मायालोष किसका गुण है रिलेटिव रे, किसका ईगो नहीं चेतन का गुण है क्या जड़ का गुण है जड़ का वो चेतन जड़ दो चीज है इसमें आत्मा और आत्मा, आत्मा तो चेतन का गुण है क्या जड़का हैतन आत्मा आत्मा चेतन है और दूसरी चीज है और जड़ है अंदर तो जड़का ये गुण है और चेतन का गुण जड़का जड़नो जड़ का गुण होता तो अभी क्रोध क्यों नहीं करता भी गुण नहीं है झटका हो गुण होता तो से करता नहीं और आत्मा का गुण नहीं क्रोध मान मैं क्यों का अगुरु लघु स्वभाव और क्रोध माया लोग गुरु लघु आ रहे दोनों का स्वच्छ ही जीता गुरु लघु आप समझ गए क्रोध मान माया लोग गुरु लघु જયારે માણસ જાય છે ત્યારે જે હાથમાં જાય છે तो बदी वासना इन्हीं साथे चली जाए और आत्मा ये बनने में ठीक है और गजल बॉडी और सिरे कौन से और शनि हजरी थी उसपन से तो डेट इलेक्ट्रिकल बॉडी प्रेजेंस दैट है शनि प्रेजेंस में वाटर गरम थे अच्छा दादा ऑटोमेटिक आत्मा को वो ले जाता है આત્મા કવું છે આત્મા કોઝ બોડી અને ઇલેક્ટ્રિક બોડી પાવર ઇલેક્ટ્રિકલ બોડી કારણ સહી કાર્ય છે ઇલેક્ટ્રિકલ બોડી તેજસ બોડી બોલશે મુખમાં રહેતી સુક્ષધ તો પદલ બી સૂક્ષ્મ બી આત્મા તમને ખાના ખાયા તમારે દયા દળવું પડતું નથી હું હડવા કઈ સુ ગયા સૂક્ષ્મ કાર્ય થઈ રહ્યું છે તો એ સુક્ષ્મદેહ કરી રહ્યો છે ને આશિકદેહ સુક્ષ્મદેહ હમ જવીચવી કાંઠી ઇનો દોઝ એક્ટિવિટી ઇઝ ડન બાય સુક્ષ્મદેહ સબ બોડી ઇ કેશબોડી ઇસ ટૂલ દે ઇધર આઉટ સાઇડ અ ન્યુ કોર્સ લે કરે ઇસ ટૂલ દે જો ડેથ હેપન થાય ને અને પછી નવું ફ્રૂટ આવે ધેટ મીન્સ યુ કાઝલ બોડી એ મરળ થાય કે સુક્ષ્મ દેહને થાય કે છોડ દેને છોડ છોડ લેને સુક્ષ્મ દેહ ગોઈંગ વિથ આટ સુક્ષ્મ દેહ દે દે એરી બોડી એરી સુક્ષ્મ સારી એન્ડ બોડી કે અનધર બોડી ઉતારવા છે ના ફૂલલી ધેટ કાઝલ બોડી ગેટ ટર્ન ઇન સો વેન પીપલ આર વેરી શોર્ટ વોટ ડુ મી મેબી સમવન કેમ ટુ બેક જે માણસો જે વેલા મરી જાય છે તો એનું શું કારણ કે જે એક તો એની પતિ કઈ કેવાય ને તે બહુ નહીં એક સાર કા દો સર જ તો કામ થાય દુખી કરવા કે ટુ ઇયર્સ દુસરા કોઈ રિવેજ કે और कितना पैंडा लगा दिया, पेंडा, स्वीट, दिया। पेना। स्वीट। पेना नहीं? हा, हा, हा, हा। पेना बरसे। और दूसरे के वहाँ फिर फिर जाता है वहाँ एटी रेड रहता है दूसरे लाइफ में और किसी के सुख भी देता है શરીર નહીં દેશે કલયુગ માં કલયુગ નહીં નઈ પૂછે છે ઇલેક્ટ્રિકલ બોડી માં હોય છે કોઝલ બોડી માં હોય છે કે સુખ્મ શરીર માં છે સુખમલ શરી એનું જ બનેલું છે મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર અને ત્યાં ભરતા નાડી છે નારી અને ત્રીજી સુસુમણા સુખમય સુખ હોયમાં નરમ કામ હોય કામ નહીં આનંદ રહેતા બુર ચિત્ત બંધ કર ભાઈ પૂછે હાથમાં ક્યાં આગળ છે આત્મા ખબર માલિકે છે ને આત્માત્મા ગુણ જ ગુણ નહી કાંસે આયા एक क्रोध मान ये दोनों भेगा हो के ईगोन है दोनों भेगा अहम होता है और माया ભેગા કરશે મમતા હોતી અહંકાર મમતા મગર કાંસે હોતા હોય તો આપને વરાર કાંસે વરાર હો તો રિસ્પોસિબલ અભી બોલા સાઇન્સ લોકો બેઠે ઓ બોલામને પાણી ગરમ કરતા જવાબ દેગા કે હમ કરે વાત પ્લેટો ક્યાં બોલતા વરાર કરવા તો પ્લેટો સમજગા ગુણ નહીં આપ સાઇન્ટિિસ્ટ દરિયા કા ગુ દરિયા નહી બોલે તો આખા ચોવીસ કલાક હોતી હોતી ગુણ નહીં ટ્રાન્સફોર્મેશન પ્રોપર્ટી ઓફ સી ઓર નોજુલ વીઝન વી બિન્ડ દિસ સાઇન્ટિફિક નહી જ ભેગા હો ગયા તો સાઇન્ટિફિકતા જેવું છે એના જેવું લોખંડ ઉપર કાટ ચડે એવું લોખંડ કા ગુણ નહીં હે દરિયા કા ભી ગુણ એસી વાત ખબર વાત હોય સાયન્ટિફિક નહીં પુસ્તકમાં કાશે આવે પુસ્તકમાં ક્યા લિન્ટ પર શબ્દમાં આ શક્તિ નહીં થાતી સચ્ચી બાત સચ્ચી બાત શબ્દમાં આ શક્તિ નહીં શબ્દ અસૂલ હૈ ક્યા સચી બા સુક્ષ્મ હૈક્ષ્મ આખા કામ નહી ચાર વેદ કા ઉપરી જો જ્ઞાન ચાર વેદ કા ઉપરી વેદ ચાર પડે તો ક્યાં બોલતા હૈ નોટ નોટ નઈ તી નજ નોટ ડેટ તો વેદ ઇઝ પુરુષ છે ગો ટુ જ્ઞાની આપડે કે માણસ રોજિજ જન્મ થી જેની નક્ષત્ર માં લઈ છે अभी कोलासा करने की जरूरत नहीं है कंट्रोल कर ही શકાય યસ બી ડોન્ડરસ્ટેન્ડ યે છે આર વી ગોઈંગ અગેન્સ્ટ કે યે નહીં આસ આ વોન્ટ હે વન ક્વેશ્ચન વોટ અબાઉટ ધ એક્સપીરિયન્સ ઓફ આત્મા ઓન ધ ટ્રાઈપ ફોર एग्जांपल डू हैव डू हैव अ एक्सपीरियंस ऑफ द ब्लिस आफ्टर ऑल द टाइम इज आनंद ऑल इट इज नॉट द क्रिएशन ऑफ वर्ड इनके हाजिरी तो हो गया है क्या उनका प्रेजेंट है हां इनके पेडे समझे મોટી કોઈ ઈચ્છા Master and Atheism and his spirit of the faith This is not a matter of meaning There is no existence in Atheism and therefore there is absolutely no way to get together my no That's true right. That's why This that is uh, a way One of, uh, of the things It is not a matter of meaning It is not a matter of meaning The soul of the soul is a matter of meaning The soul of the soul is a matter of meaning હા તે તમારી જોડે ભૂલી બેન કેમને બધા લઈ જાઓ બધા અમને બધા ને જોડે લઈ જાઓ કે ભૂલીબેન મોઢેલ કોણ બધાને કામે લગાવી કે છે હોટે દાદાજી હું એક લાખ લાખ લાખ લાખ ડોલર મૂકીને આવતા અથા જીત્યા નહી તો નાઈ જવાનું આવું ને અંતે જોવાની જગ્યા નાખી ગુલાબીન તો મૂકી ના અત્યારે લાખ ડોલર હતાશ થઈ ગયું હતાશ એટલે તૈયારી થાય આપડા પાણી ખૂટ્યું એટલે આપડે વધ્યું છેવાર થયા દાદા જોડી જોડી જોડી ને ફોટા નું પગે લાગ્યો એટલે દાદા તો દોડતા હોય ડરી જવું કોણ ડરવા ને દાદા નું નામ બેવું દાદા શું થઈ જાય હાલ તો બંધ થઈ જાય મસ્ત બે ત્યાં કહ્યું હા કે અમાર બંધ થઈ ગયું કે सुरवीर तारे लाव जो। कायर बनो ना कोई दी कष्ट शरा कंपाज कष्ट मैं, मैं कष्ट्रियल न ભાગેલ આપણને શું ગભાવાનું કે એની વાત કરો ને દાદા ઇજરા ની વાત કરો ને સુરવીર તારે લાવજો कायर बनो ना कोई दी, सदा रे ने, से के अब भगवान तो तर शोर उपरी दादा दादा बाबा जेवा दादा कई बड़े નજી હું ઘેર જઉં છું ને એનો એ પલંગ લાગ્યો એનો એક ગોધરા એનો એ શીખવા ચાદર એની એ એ નહી અને વેરાયટી ના જોઈ કેવાય ઉછી નહીં જ આવ્યું કાલે બદલતા હોય કાલે મને સમજાવું તમે કેવો રે હા લીધો ભાઈ આવડી આવશે ને કપડ ની જોઈએ પલંગ મને તો જોયું છે ને કંટાળવા ઉછી પૂછી કાલે હોડતું હતું ને ના હોય તો બદલી શકો ફિઝિકલ વસ્તુ એ તો આપડા મન ને કઈ ધ્યાન પડે એવું કરો મન ને જોવું જોઈએ ડબડા કરીએ શું કરે લલિતા બેન પૂછે છે કે શુદ્ધાત્મા નો અનુભવ થાય છે એક્સપિરિયન્સ થાય છે ત્યારે શું થાય છે કેવું થાય છે કોઈ આપણે કો ગી દે આપી બુરાઈ નહીં મન બિલકુલ બુરા નહીં ખુશ હોય નહીં કરતા બદલો ઇન વિલ ટુ એનિવર ઇ રાખ દે ને બધી જીત કરો રાખ દે ને યાદ બધી કહીએ છે કહીએ છે એ કે એ કે એ પર ઇવન ઇઝ યુ ફ્લેવર મારી એ જાતી દો બસાળો વાળી ફ્લેવર નો નો ધ વન ઇઝ મિસ ધટ મસ્ટે છતાં રાગ્રો એ થર્મો આપતા બહાર વોટ ઇઝ નહી થાય લેતી હોતાઈ દી તો ઇસ તરહ શું કે આપુ રહે ગયા હોતા હે ઇતની આપકી ભૂલ હે તો અમારી સાથ બેક ડિટેલ્સ ન સમજની કી જરૂર હે ડિટેલ્સ હા જીતે સુ સમજાવણ દાદા આઈ બોલતી યાર તો બીની આતરી નાઈટ હા બોલી મે યાર આ હે કદાચ નમ રહેતે ગીનો યાર હે યેસે કે આપણને એ અનુભવ આત્મા નો અનુભવ થયો હોય તો એ ખબર કેવી રીતે પડે વેર કમી હો જતા જીસી પે વેરતા ની ઓબ બાર ના કુડો બતા કઈ તો કઈ બતા દે કે ઈની ઈશુ ઈઝ ધેટ યુ ડોન્ટ હેવ એની બટ ધે હી ડુ ફોર ફોર एनीબડી ઈન્ડિવીજ ટાઈપ ઓફ માઈન્ડ ઓર એનીથિંગ બેક સી બી નો ઈગો નો નો ડિસ્ટ લસ્ટ ઓર એંગર ઈટ ઈઝ ધ ના મિનિ બંગ ઈટ ગીવ્સ મી લાઈફ એન્ડ ધ લાસ્ટ ડે વી બી લન્ડર ઓકે સો નો કર ઉન વેન યુ કમ ડાઉન ડુ યુર નોર્મલ વર્કલ સમાધિ કે જે સમાધિ આનંદ જે છે પરમાન થાય જયારે માણસ સમાધિ માં જાય ત્યારે થાય પછી પાછો સમાધિ માંથી પાછો પોતાના કાર્ય ક્ષેત્ર માં આવે તો સમાધિ કીધું બોલતા હે આપ કીશું માનતા હોય સમાધિ કે છે સમાધિ કરે તો કે એ મેડિટેશન કરીને કરે કોઈ સમાધિ નહીં તો ધ્યાન ધ્યાન ધ્યાન ધ્યાન કા આનંદ ध्यान का जो तुमने एकाग्र करके ध्यान किया इसका आनंद होता है तो ये रिलीफ है परमानेंट नहीं है समाधि नहीं समाधि परमानेंट है हमको समाधि छब्बीस साल से हो गई है की समाधि जाती है नहीं है अभी भी समाधि है और जो हिंदुस्तान वाल सब बोलता है कि समाधि वाला था वो आदमी समाधि वाला वो ऐसी समाधि लौकिक है सब नहीं બોલા જતા પરમાનેન્ટ નો પછી અમારી સાથે વાત કરો છો સમાધિ નિરંતર તમારી હિન્દુસ્તા બોલતા કે સમાધિ હો બંધ હોય ખ્યાલ નહીં ધિ નહીં સમાધિ જાગ્રત સ્થિતિમાં હોય કમ્પ્લીટ સ્થિતિમાં સમાધિ જો આપણે યુર ઉઘરા હોધિ વાળા એ કાં ઉગરા હાજ ખ્યાલતા નહીં ફિફ્ટિ ટ્વેન્ટી મિનિટ આનંદ રહેતા સમજે ની સમજી નહીં સમજી તો એક દફ આ પીછે જતી આપી આયા પણ આપ્યાલ <laughs> <laughs> <laughs> the deep Deep no deep sleep sleep sleep sleep? mein mein consciousness nahi <laughs> Nein, that is not sleep. That is No No, no, no. That is not no no! That that that is is is not not not a complete awareness, full In then I'm saying. hai સ્લી અવેરનેસ ફુ સ્લીપ નજ still aware, you're awake. Yeah! ઇઝ નોટ અ સમાધિ સ્લીપ યુ અર યુર અવેટ ઇઝેટલ Yeah? લિતા કદી આત્મા પહેલા નહી એ બરાઈ કરવા સમજ વાત માં તમારે કાયમ દવાખાના માં હોસ્પિટલ માં તમારી રહી ગયા હારે કામ કરશે લલિતા એમ પૂછે છે દાદા તમે ધ્યાન કર્યું તો શું કર્યુંલીફ હેલીફ હે તો હમ ભાવના કરેલી કે દુનિયા કો સબકો સુખ હોસી દુઃખ નહી હોય હમ સુબહે નિકલતા બહાર બહાર જાતા બોલતા હતા પાંચ બજે किसी कोई कोई जीव को मन वर्चन का ऐसी कोई जीव को कि, कितनी कितना भी दुख नहीं होना चाहिए इतना भी चिंतित चिंतित मात्र पर दुख नहीं होना चाहिए इतना नक्की करके निकलता था, को ए, ए, ए था बोलता कोई, कोई जीव को छोटा हो बड़ा हो झाड़ हो किसी को हमारे मन वचन का ऐसी किसी को दुख नहीं होना चाहिए ऐसा बांस बोल के बाद निकलता ભાવે તો you do something and you feel that is not good and something yes. something happens to you you immediately think what i have done in my previous birth that happened you know and you want to you want to get back and i'm really apologetic to that person that i i never met now everywhere you know can anyone do that for you can he point out and say this is what you did in your previous birth that's why you are suffering now can he can he direct is am राधे राधे पूछे के दुख पोचाड़ू जाए कम आरडीली पस्तावे हृदय पूर्वक नुके खोटू थवु जो हम ज्ञा है तो आपने पॉइंट आउट कर सके के तब पूर्व आ कर्म करेलू आ फल आयु क्या જો બુરાુ અચ્છા મિલા અચ્છે કા પ્રતિક્રમ પ્રતિક્રમ કરવા જોધે સ્થિતિ બુરા જબા નહીં હોય આત્મા ललिता पूछे थे जो आ जीवन में बदूज इफेक्ट हो तो पीछे आपे आता भाव ऐसी કેવી રીતના આપડે કોજ કરીએ છીએ કોઈ દાખલો આપીને સમજાવે અભી તો કોજ અમે જે જ્ઞાન દયા ને જ કોજ બંધ હો ગયા એક અવતાર કેજ હોતા તો હમને જો આગ્ઞા દે હૈ આગ્ઞા જો પડતા હૈ કોચ હોતા નો અધર કોઝ હોય જ્ઞાન મિલે જ્ઞાન પહેલાની જે બધી ઇફેક્ટ હોય મારે કે છે કે અત્યારે તો ભોગવવી પડે ને અભી નહી કોઈ ગો ને જમ કોજિસ જમ કોજે મગર ક્વિઝ કુ બોલતા મેં બતાવું આપ आप आंद्रमा अपने घर को है वहाँ कोई आदमी आया ग्यारह बजे ग्यारह बजे चार तीन चार आदमी लेके आया अपना पीछा वाला है वो आया और बाहर से बोलने लगा राधे कृष्ण आए गए राधे कृष्णा है तो आप क्या बोलेगा हाँ भाई कौन है तुमने आपका पीछा वाला का नाम दिया આપને ખોલિયા બરાબર અંદર ક્યાં હો કોઈ રાઇટ સાઇડ કાશ નહીટ થોટ થોટ હો અભી કાંસ ક્યા બાદ અભી આયે અ બુરા ભાવ ખરાબ કરતા દુસરાગા આગે તો બોલેગા અભી ચાર હિન્દુ ને ખરાબી હોતી એવું નથી બધું બરાબર સારી રીતે કોર્સ એને મમી ના પૂછે છે કે જો તમારું મન વચન કાયાનો એકાત્મ યોગ હોય તો તમે કોર્સ નાખવાના બંધ કરી દો ખરા આપણને તો અત્યારે એકાદ માં રહે છે એકાદમાં વધુ ના થાય એકાત્મા રહે જ નઈ નાખે નું નાખે પેલું અવરું નાખે સર નાખે સીધો એટલે સીધો એટલે વાંકું બે હા પણ કોષ તો એમ કોલ ક્યારે નખાય છે કોષ તો છે અવરું બોલ્યા આવરું વર્તન કર્યું તો એ આવરું કોષ થયું